આપડે ઉદય તો આપડે કાઢી નાખ્યું એમ કે કર્મ ઉદય કેવાય પણ તે આપડે તો કાઢી નાખ્યું આપણે તો એ વ્યવસ્થિત હોય અને ઉદય હોય ત્યારે એ પરણે પડે શું થાય જેમ ગાડી માંથી પડી જાય ગાડી માંથી પડી જાય જોવા મનુષ ને ખરેખર વિષય ની જરૂર બધા એ લોકો કે છે ને તે અજ્ઞાની અપેક્ષા એ જ્ઞાન એ વિષય જરૂર છે નહિ મનુષ શું કહ્યું જ્ઞાન અપેક્ષા એ વિષય જરૂર નથી ના અજ્ઞાન અપેક્ષા એ વિષય ની વિષય ચાલે એવું ચારિત્ર બહુ એવી હોય બાકી જ્ઞાન જ્ઞાની ને એમ કે આ ખાય છે આ વિષય જોઈએ ઉર્દુગ્રામ થાય છે શું થાય છે ઉર્દુ ગામ પછી તો મગજ ભગજ મજબૂત બનાવે છે તો પછી કાઢવાનું ક્યારે ત્યારે તો છે બધા કસાઈ થોડા ઘણા રેહસે જે બંધનું કારણ છે તે જ વિશે પણ જો એનો અવરો કરે તો ના કરવા ના કરવું જોઈએ પણ છતાં થઈ જાય ને ખુલ્લું અને વિષય તો જો વિચાર જ માણસ વિચારશીલ હોય ને તો ફરી એમાં દ્રષ્ટિ જ ના કરે અને અવિચાર છે વિચારણા જો આ બાજુ નો એનો વિચાર જ નથી આવતા કે શું છે આ શું નહીં પછી બે ભાન પણ શું કરું શું શું ભવાન જ ના હોય શું કહ્યું